આવો આવો હું છું વાર્તા કહેનારો અરે વાઈ આજે તો વીર આવ્યો છે એની સાથે હેમર્સ છે આવો આવો આવો સાંભળો આજે હું તમને સરસ મજાની વાર્તા કહેવાનો છું હોર્તાનું નામ છે સારસની શિખામણ એક ગામની પાસે આવેલા એક ખેતરમાં સારસ પંખીનું એક જોડું રહેતું હતું ખેતરમાં જેમના ઈંડા હતા ઈંડામાંથી બચ્ચા બહાર નીકળ્યા વધીને મોટા થાય અને ઉડવા લાયક બને એ પહેલા જ ખેતરનો પાક તૈયાર થઈ ગયો સારસ તો બિચારા ઘણા મૂંજાયા ઓ ખેડૂત કાપણી કરે પાક કાપે એ પહેલા જ બચ્ચાઓ સાથે ત્યાંથી એમણે બીજે ચાલ્યા જવું જોઈએ પણ બચ્ચાઓ ઉડી શકતા નહોતા એટલે સારસે એના બચ્ચાઓને કહ્યું અમારી ગેરહાજરીમાં જો કોઈ ખેતરની પાસે આવીને કઈ વાત કરે ને તો તમારે સાંભળીને યાદ રાખી લેવાની પછી એક દિવસ જ્યારે સારસ ચણ લઈને ને સાંજે બચ્ચાઓ પાસે પાછા ફર્યા ત્યારે આ નાના નાના બચ્ચાઓ માં બાપુ સાંભળો આજે છે ને ખેડૂત આવ્યો હતો ખેતરની ચારે બાજુ તે ફર્યો એક બે ઠેકાણે ઉભો રહીને એકી ટસે ખેતર તરફ જોતો રહ્યો છે આજે ગામના લોકોને જઈને હું કહીશ કે તેઓ બધા મારું ખેતર વધાવી આપે મારો પાક કપાવી આપે આવું એ તો વાતો કરતો હતો એટલે સારસે એના બચ્ચાઓને કહ્યું અરે તમારે ગભરાવાની જરાય જરૂર નથી ખેતર હમણાં કાઈ કપાવાનું નથી ખેતર વધાવાનું નથી અરે ભાઈ કાપણીને તો હજી વાર છે કેટલાક દિવસ પછી જ્યારે એક દિવસ સાર સાંજની વખતે બચ્ચાઓ પાસે તેઓ તો બચ્ચા તો કેવા લાગ્યા માં બાપુ હવે આપણે જલ્દી આ ખેતર છોડીને બીજે ક્યાંક ચાલ્યા જવું જોઈએ આજે ખેડૂત ફરીથી આવ્યો હતો અને કેહતો હતો કે ગામ છે મારા મોકલીને કાપણી કરાવી લઈશ આવું એ તો કેહતો હતો સારસ બચ્ચાઓ પાસે નિશ્ચિંત થઈને બેઠો અને બોલો અરે હમણા ખેતર વધવાનું નથી બે ચાર દિવસમાં તમે ઠીક ઠીક ઉડવા માંડશો બીવાની કઈ જરૂર નથી વળી કેટલા દિવસો આમ જ પસાર થઈ ગયા હો ભાઈ સારસના બચ્ચાઓ ઉડવા લાગ્યા હતા અને હવે તો એ બધા કોઈથી ડરતા નહોતા એટલે એક દિવસે સાંજે તે આજે શું બોલતો હતો ખબર છે આજે પણ આવ્યો હતો અને કહેતો હતો કે મારા ભાઈઓ મારી વાત સાંભળતા નથી બધા બહાના બતાવે છે કોય આવતું નથી મારી મદદ માટે મારો પાક સુકાઈ ખરવા હવે છે આ સાંભળીને સારસ તો આફળું ફાફળું થઈને બોલ્યું હો ભાઈ એ ચાલો ચાલો ઝટ કરો ઝટ કરો હજી અંધારું થયું નથી આપણે બીજે ક્યાં કુડી જઈએ કાલે બચ્ચાઓ તો બોલા કેમ આ વખતે ખેતર સાથી વધી જશે ભાઈ સારસે કહ્યું અરે ખેડૂત જ્યાં સુધી આ ગામ લોકોને અને એના ભાઈઓને ભરોસે હતો ત્યાં સુધી ખેતર છે પણ જે જાતે કામ કરવાને તૈયાર થાય છે તેનું કામ ક્યારેય અટકતું નથી ભાઈ હવે આ ખેડૂત જાતે કામ કરવા માટે તૈયાર થઈ ગયો છે એટલે જયારે કાલે જાતે જ કાપણી કરવા માટે આવવાનો હોય ત્યારે તો કાલે ખેતર નાખશે એટલે બચ્ચાઓ સાથે સારસ પંખી એ જ વખતે ત્યાંથી ઉડી જઈને ક્યાંક બીજે ચાલ્યા ગયા ભાઈ તો આ સારસની શિખામણ માની અને એના બચ્ચાઓએ પોતાનો જીવ બચાવ્યો કે જે માણસ પોતે કામ કરવા માટે તૈયાર થાય છે એનું કામ ક્યારેય અટકતું નથી મજા આવીને ચાલો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ આવજો